બે હજાર ચાલીસ ચૈત્ર ચોદ ત્રીજ તારીખ ચાર પાંચ ચોરાશી શુક્રવાર વચનામૃત લો પ્રવચન જુદા ને જાણવા મળતા હોય કારણ કે મોટો ભાઈ પાછો દિયક ન દિય બાપા ને પૂછે કે બાપો લખી રાખે આજના જમાના માં ગુ શિષ્યોને ઓળખતા હતા શંકરાચાર્ય મંદવાડ આવવાનું વખતે દેહ પડી જાય એટલે બીજા યોગિંદ્રો પણ ભેળા થયેલા રહેવા એવા અને શિષ્યો જાણી જાય તો અહીંયા વેગ નું કરે પાછા લાવે પાછા લાવે વેગ ના કરે હા એની ઉપર શંકરાચાર્ય કે ખરેખર કેવું જઈ બધું શંકરાચાર્ય કે કોઈ માણસ પોતાનું શરીર પોતાની મેળે છોડી દેવા તૈયાર થતો નથી એમ જેમાં પોતાનો સર્વસ્વ માછી તો શંકરાચાર્ય જે આમ ચાલ્યા ગયા એ વાત ખરી પણ આ પેલા આમ વાતો સંવાદ બીજા યોગ્ય આવેલા અંતરાત્મા થી જાણી ગયા ગમે એટલે એની રેવાતું કરતા શંકરાચાર્ય પણ એને ઓળખતા સમજે છે એટલે આ વાત કરી અત્યારે હું જો આ શરીર છોડું તો આવડા છોડવા નું મારું આ ખાનગી વાત છે મારું નક્કી કરેલું ચિંતવન કરેલું જો કાર્ય એને શિષ્યો જાણી જાય તો હે યોગીન મદરણ કેવળ મારી પાછળ જીવન જીવનારા મારું શરીર છોડવાને માટે કયો પોતાની મેળે તૈયાર થકી આ છોડ્યું ડાક્ટર બોલાવો એ છોડવાનું કહેવાય કઈ એવી જ રીતે કોમેર મોક્ષ પોતાના નાથ આધાર ગુરુ જેને માન્યા એનો વિરહ એવડા કરે યણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ હવરામ ભેગા બે નું કરતા છે ત્યાં આજ કોઈ કરતા છે આ ભાવેલી જન્મે ગમે એટલા ભેગા થાય શિયાળી આવો લાળીઓ બઉ કરે રાત્રિ હોય ગર્જના જો કરી હોય સ્વામી નારાયણ લાળી બંધ થઈ જાય ક્યાં હંતાઈ જાય એ ખબર ન પડ્યો આજે ધર્મગુરુ ઓ લાળીઓ કરે છે નથી? સ્વામી નારાયણ હારે સ્વામી નારાયણ હારે સોમવાદ અઢારસો સિત્યોતેર ના માવતી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્ત ના દરબારમાં આગળ પરમહંશ ની સભા તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પરમહંશ પ્રત્યે બોલ્યા છે પૂર્વે આચાર્ય થઈ ગયા છે पुरुषोत्तम जीव मयाना सर्वना अक्षरधाम आकार विराजमान रहे तथा वल केवल भक्ति पर निष्ठा बहुत जन सर्वे, ते बहु सर्वे आचार्य ग्रंथो प्रसंगे करताओ लखी गीते પોતાની રૂચિ વાર્તા સાંભળી ને તમને સર્વે ને અમારી કેવી રૂચિ જણાય છે અને જેમ સોળ કેડે દોરો ચાલો જાય છે અને વળી જેમ મારા ના વિશે દોરો સુસરો છે તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શું અભિપ્રાય નિરંતર વાર્તા હોય વારા કરે એટલે આગળ વાંચ્યું હોય એટલે એને બોલી બોલી આગળ વાંચ્યું આગળ વાંચ્યું એટલે અભિપ્રાય ની તો ખબર હોય ને આવે અમારો અભિપ્રાય તથા રુચિ કહીએ એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મા ને તો પણ જયારે સિદ્ધિઓ આવી तो जारी प्राप्त जारे पोते भगवान तो यागी नी ने ते ने ग्रहन न करता आवा। ते जे? योगी सिद्ध थो होता मन वश थ मन नो विश्वास न करव क्या श्लोक नक्यम मन से કરે તેવો ત્યાગ અમને ગમે છે એની ઉપર મહારાજે કહ્યું શંકર સ્વામી અદ્વૈત પ્રધાન જ્ઞાન કર્યું ઈશ્વર માયા એની ઉપર ની બધી ચર્ચા કરી પ્રતિપાદન કરેલી દરેક વસ્તુ ન કરે પણ ચર્ચામાં ન આવે ચર્ચામાં આ વિભાગો આવે મહારાજ કે અમારી વાત માં હા હા ત્યાગમે ઉપનિષદ માં પેલો જ મંત્ર બંધે થવાને જે કોઈ આજુબા ત્યાગું આપી પછી ભોજન ડાયમ એટલે ત્યાગ કરવાનું આયુ પછી જે રીતે જેમ જે કરતો હોય એમ થાય આપણે પણ ખરી સ્થિતિ તો બીજા આપીને પછી વાપરવાની વાત છે એ સુપાત્ર માં આપીને પછી વાપરો પણ ત્યક્ નહી સુપાત્ર માં આપીને પછી વાપરો એનો યુગ ધર્મ પ્રમાણે વિના વપરાય ભગવાન ને અર્પણ કર્યા વિના આપણે વપરાય નથી શિક્ષા બદલી માય મહારાજ ઘર આંગણે આવ્યો હતો જે જમાના માં એ બધું ગોઠવાય ગયા શ્રદ્ધાપૂર્વક વિવેક સાથે અર્પણ કર વિવેક એટલે સત નું જ્ઞાન અહી વિવેક કહેવાય મહેમાનુ આવે ને હાચમી એટલે વિવેક કહી છે ને વિવેક નહી અમારો હાચા ખોટા જ્ઞાન સાધન ચપુષ્ટીવ ચલાવું વિવેક માં ચલાવવું જોઈએ ભગવાન ઓછી માર્ગ ચાલ્યા એને તો બહુ જ ધ્યાન રાખવું જોઈએ એને બહુ ધ્યાન રાખવું જોઈએ અમારો શો મત છે ભગવાન ના દ્રષ્ટાંત થી વાત કરી સિદ્ધિ ઓ આવી પણ ગ્રહણ ના કરી શા એને તો બાદરૂપ હતી નહી પણ પછી ના યોગી હોય કે આપડે હું જોઈએ મારા જે વતના વત માં કીધું છે ને એમ તમારે અમારો વાદ ન કરવો એ તો ભગવાન હતા ને એટલે અમારો વાદ લેશો નહિ મોત જ ઉભું થાય એમ માગવાન નું દ્રષ્ટાંત આપી અને મહારાજે પોતાનો અભિપ્રાય થયો જો શ્રીજી મહારાજ હયાતી અમદાવાદ વડતાલ ગઢડા જુનાગઢ ફેર્યા છે ત્યાં બે કામ ચાલે ન હોય તો અટક બંધક પણ જોડી ફેરવવા નીકળ્યા નથી ના એના મત ને આપડે બરાબર જાણતા શું ને એકવીસ શતાબ્દી આવી ઘડી ઘર ખાલી મું હમણાં બોચાસને કાર અમારા માં અમારો સોસો મત ચાલ્યો હવે મત માં પેલું કહ્યું ત્યાગ અમારો સાધુ આશ્રમ છે હંમેશા આગળ ઋષિઓ ત્યાગીઓ હતા એના સમૂહ નો અને એ પ્રમાણે સમૂહ થઈ ગયો જયારે સમૂહ થયો સમૂહ બે વાત સ્વભાવ વધે સમૂહ માં વધે અને ઘટે ખબર હું મારી મેળે મારા સ્વભાવ વધતો હોય મારો આવતો હોય બે અમને દેખાતું હોય અને નો જ દેખાય કોઈ દી ના દેખાય કઈ અજ્ઞાની નથી ઊંડા ઉતરતા નથી મજાના રોટલા મળી ગયા સાધો છો મળી ગયો હવે કોઈ ઉચાટ કરતો હશે ઉચાટ કરે જ ને વિચારવું માર્ગ લીધો એ અખંડ જાગ્રતી રહે ભગત હતા એ પછી જોગેશ્વર ના સ્વામી કહેવાયા અમરેલી જિલ્લામાં કેરીયા ગામ ના પેલા સાધુ થવાનું ઘર માં પર્યાણ કરવું નહીં તો એવડાય તો આ પાડે ના પાડે પર્યાણ કેમ કરવું એ ઘર નહીં આ ઘર માં પણ એ તો ખરાબ મુખ્ય સ્વામી કેમ ફરિયાણ કરવું બે ખબર ન હોય તો કે મન હું જાવું આજ ને હું જવું કાન હું જાવ નથી કરી ગમે એવું સંગીત હોય તો એને રોકતા શું તું એને કહીએ કે ભાઈ હવે આવું મુશે આપડે નો જાય તો ચાલશે ને પછી તમારા મત માં ભળે તો પરિણામ સાધુ ગાટલા બાળ કોઈ દુખ લાગશે જમવા જાય બધા બેઠા હોય ને આપણે કઈ અઘરી પસંદ બધું સામે પૂછ્યું રાત્રે વાહુ જાય છે આકા મારી અને પછી ધ્યાન કરવા બે પચાસ સ્વામી એ શીખવાડ્યું નથી થવું પણ સાદુ ગાડલે હુતા છે ને આપણને ભાઈ પથારી કરાવશે તો કેમ થશે વાંધો ને આ જેને એ કરતા તો સારું હશે ને જવાબ મજબા ને મજબા વાળ્યો જમવા માટે તો બધા ખવાતા રોટલો આપ્યો હતો નવો ખવાઈ જ એકલા એકલા પર્યાણ કર્યો આને ભગવાન બધવા નીકળેલા હોય કઈ ગયા હાલ ન મગજ ના લાડુ મળશે મહારાજ ગે અમારો મત અમારું શુભદેવ ભગવાન નો દ્રષ્ટાંત પહેલું હોય સિદ્ધિઓ આવે હાથ જોડી સેવા કરવા આવે શેવ તિરફકાર મારી પાસે નહી હોય મારી પાસે મળે તો કઈ સાધુ નો ભોગવવાનો વિચાર થાય તો પાછું મળે નહી આ ઋષભદેવ ભગવાન નું દ્રષ્ટાંત આપીને સિ હાજર થઈ એમ ગમે એટલા ઢગલાય એટલે વપરાય જ નિર્મલ સ્વામી બેઠો છે બીજા કોણ તમારો હારું આવે છે ત્યાં મજા આવી જાય છે ભૂલી ગયા તમને દોષો ગયા એવી લોકતો હવે હું એ થાકી ગયો ઉડાડીને મારી આંખ કરતી હોય એમ ઘર માં આપડે ફતે અને તે અવસ્થાની ઉમર હતી જરા કડક છોડી હોય કરી નાખ્યું ના મળે ત્યાં લગ વિદ્યાર્થીઓ ના મળે ત્યાં લગ વિદ્યાર્થીઓ અને ભેગે અભાવ જે પણ વાપરવાનો ભાવ થાય ત્યાગ ન ભેગો દી હજે સ્વામી કેતા ઈચ્છા તો થાય ઓકે હવે ત્યાગ ન ભેગો દીધું તમારા માટે નથી કારણ કે નિસ્વાદી થયો અને હાથે લેવા જાવીર છતાં શિવજી મહારાજે પાણી નાખવાનું કર્યું એટલે સ્વાદ ઉડી જાય શાક માં પાણી નાખે ભાઈ દાળ માં અને રોટી ફેરવું કરે તો સ્વાદ ઉડી જાય તો વિચાર કરજો લુગડા નદીબો હોય ના લુગડા માં તો સેજ એ મળે બધું લુગડા ફેંકવા માં તો બઉ મુસીબત છે તમારા માં એમ છો ઘરમાં છોકરા બેજો બધું હોય કર્મ જેવો તો સહન કરવું પડે પણ બધી અનુભૂલતા હોય છોકરા ના છોકરા બધા બધા ભાવનાશાલી વાગે એટલે ફરી વાર બાપા ખાતા નથી આમ નથી કરતું ને એમતા ગૃહું હારું ના મને કહેવાયું તમે જોખાવા પીવા માં શું તમને વાંધો તમે એ નો હાલે તો એમાં સ્વભાવ હશે મને બે હારું પીરશું અને કોઈ ક્યાંક બીજું આવ્યું ત્યારે આપણે આપણું મન બગડે કરોડ આધુમતી ને મહેમાન આવે બધાય ખરું પણ જેને ભગવાન પાસે જવું છે એને આ બધા વિચાર કરવા કરવાનો ત્યાગ વધારે મટી જાય બધું પેલા સ્કૂલો હતી અડા અડાય નહીં ને આવે પણ સં બનાવી ને હારું બનાવીને ખવું જે મળે સારું કરીને બળેલો રોટલો મૂક્યો દાળ મીઠા વિનાની મૂકી સાત મીઠા વિનાનું કેવાનું જાણી જાણી કોઈ ન મળ્યું મને માન્યો એ તો આ ખવાય આ ખવાય ગયો રોટલો મળ્યો ઓછો ચઢેલો ક્યારેક વધારે ચડેલો તમે જોઈ ઘણી રીતે મારા સ્વભાવ માં કંટાળો આવે છે મને પણ પાછો જ્ઞાન માર્ગે હું પાછો વાળું નબળા માણસો હોય એને પછી કંટાળો તો આવે મને વિચાર એ આ ત્યાગ રૂપ મેં વાત કરી ભગવાન ના આ સમૂહ માં ભેડા હોય શું બધા હરખા હોય એમાં જે જોવા શું બીજા ઉપર એટલે ઈ તો ધર્મ ભ્રષ્ટ થયો જોવા શીખવાળો છે સાધુતાના ધર્મ ને વાત હવે બીજું પ્રકરણ વાંચે એમાં ઈ બધું આવે સાધુ કેવા હોવા જોઈએ તો આવા જાય જીવના રૂડા થવા માટે મારાગ અમારો મત ચાલ્યો આવે છે શા માટે કહ્યું તમે કહો શંકર સ્વામી નો મત ગયો માનસ નો ગયો વલ્લભ ગયો સરખામણી બુદ્ધિવાળા એને ખબર પડે કે સરખામણીમાં ટકા તો દેખાય છે ને ચલાવતો ઋષભેર ભગવાન જો ત્યાં જ બને આ એવા ઊંડા છે રણી કરણી જ્ઞાન બરાબર હોય ને હોય ભક્તિ કરનારો એ ભક્તિ નામે તો ભ્રષ્ટ વાળો કરી જ્ઞાન માં ને ભક્તિ મહારાજે કહ્યું ભક્તિ અને જ્ઞાન નું અવલંબન લઈને ઉતરી જવાય ઉતરી જવાય તો મહારાજ ત્યાગ ની આજે સંબંધ રહે એટલે ઓના સંબંધો શોધ્યો ને નબળી વસ્તુનો સ્વાભાવિક સ્વાભાવિક સંબંધ ઓ એટલે એનો બગડવાનો હેતુ નોડ્યો આજે અમે કપડું બદલાવી લુગડે ભગત બનાવીને ત્યાં તમે રસોઈ દવા એવો જ મળો એમને ભાગ પડી ગયો સરખી હરખો પણ એમાં મારા જેવો તો આટલું ખાય નવા તા હોય થઈને ખાઈ જાય અને રસોઈ હું બઉ મારું નામ નામ હા પણ એમાં ત્યાગ ના જોઈએ એની આ વાત આવે છે વાત છે આવે એટલું ભોગવવું ના શીખવું જોઈએ પગ ભરાવી ને ઉભું થવા આવ્યો પેલા મારે આના હતો રાખું જો હું એટલું રાખું કેવી મજાનું રાખે કારણ બઉ જ ભરે છે સ્વામી જે મળ્યા વર્ગી ના આવે પ્રસાદી નિમિત્તે ખવાય એના માર્ગમાં ત્યાગ આવે ત્યાં પ્રસાદી રેતી નથી આ કોણ સમજવા લીધો પ્રસાદી નિમિત્તે જે મનનો વિશ્વા કરે તેવો ત્યાગ અમને ગમે છે ત્યાગ વધારે પણ આવો ત્યાગ યાદ પૂરી કરવી સક્ષમ મનસી જે તપ કઈ સિદ્ધિ મેળવી હોય એ બધું દોરદાણી થઇ જાય હવે એવો યોગી હોય એને એમ કહ્યું અહીંયા અનવસ્થિત વ્યાસી શબ્દ મૂકી મનસી અનવસ્થિત હવે ઈ મન મનની સ્થિરતા છે એનું દ્રષ્ટાંત અનવ્ય સ્થિતિ નથી એની ભાઈબંદાઇ થતી એમાં વિશ્વાસ તમારે ઘડીએ ને ઘડીએ ખોટા બોલવા માણસ હોય હવની પાસે હવે એનો વિશ્વાસ કરવો પડે એ નકુરિયાદ કર્યું છે ક્યારે ક્યારે ક્યારે પણ સમજવો આવે છે ત્યાં તો અનેક ભાષણ માં કે દોલત બા એવા વર સભામાં આ લગ્ન તમારે ઘરે લાંબી બેલાવી નઈ આપણે ભાગવત માં વ્યાસજી એ ખોટું નકુ યાદ તરફ સક્ષમ મનસી વિશ્રમ બાદ જો એનો વિશ્વાસ કર્યો મનનો તો આ સામાન્ય માણસ ની ગજું બધી ચસ્કંદરમ ત્યાર મેં પૂછ્યું હજુ ખોટું મારી ભૂલ બોલવાનું એટલે મારે યાદી તો આપવી પડે ને કે આમ આપણી કેવી છે તૈયાર થઈ જાય આપણી કે ના પડી પણ મારે કેવાની ફરજ એટલે મારે નાની ઉમરવાળાના તો બધા મનનો વિશ્વાસ ન કરવો અને એ નાની ઉમર વાળા તો આ રસ્તો એટલે તમને કહેવાય પૈસા વાળા ના એ ચોલા બની એટલે એના વખાણ કરે અને ખાઈ કરે આવડે પણ પૈસા વાળા ને કલ્યાણ એમાં છે એટલે એ બહુ પાછળ ને ઓળખે ગને ઓળખે ને કારણકે અમે તો એ વખાણ જ ભરીયા રૂપિયા દઈએ એટલે વખાણ જ ભરીએ હવે એને બિચારા ને બી ઉદ્ધાર થાય સેવા કરે સેવા સેવાનો હોય અને આપડે સાધીએ તો કોઈ દિવસ દાપણ કરવા શીખ નહી ક્યાંય પણ હું શું કરું છું એ જ જોયા કરો બીજાની ભૂલો જોવા જાય પછી તો આવે એનામાં જ આવે એટલે શું તને એનામાં રહેલો દુર્ગુણ ઈ આપડે ગોખવું હોય નઈ આપણે શું કેમ લેવાયારે આવડ મને લેવા લેવા જ્યાં બેઠો હવે આમ પાવડો ની રાખો મારે આવતા હોય ગુણ એટલે એના હારા જેટલા વાસ્તુ હોય ને લેવાની આપડે બહુ લઈ ગુણ લઈએ આ તો આવું ગુણ જ બહુ ખરાબ એને ઘરે પૂછે ભેગો થયો બધો આ જગત નિયંત્ર કાલ જેની શક્તિ એવા મહાદેવ એનું દ્રષ્ટાંતિ એની તપશ્ચર્યા ખરી ગઈ જો મન વિશ્વાસ થયો હતો તો આ સામાન્ય માણસ ને તો ગજુ કુ માલી વાત સામાન્ય માણસ નું હવે નાનાથી એકબીજાના માતા બોલવા ને એવા ચડ્યા હોય ને એનો ઉધાર થાય ગેલી એ તો ગયો જમુણીમાં પાછો નીકળો તો કરો કાંઠે આવ્યો પણ પાછો ઠેકડો માર્યો આપડે આમાં ઠીક છે એટલે એમાં મંદો ધો આપડે આખો વર્ગો એવી રીતે જે મનનો વિશ્વાસ ના કરે તેનો ત્યાગ અમને ગમે છે એનો ત્યાગો ઉપરથી ત્યાગી રે ડુંગળા ઉચા પહેરેશ કરે વાત મોટી કરે મારામ ને ન ગમે ઈજ બોલો તથા બદ્રિકાશ્રમ માં તો કઈ કોઠા બોરા શુએ છે નહીં એટલે મને આહાર મળે મારા પીને ગમે લેવા એવા બીજા લોકો આ આ મારી મારી એમ એવો રિવાજ મજા નો હતો જેવા શાક મળે ની જ ચોમાસા માં કળથી પણ અમે જાણતા છે વાળી નથી કઈ મારા ઘર કળથી છે એમનું શાક અરે એ તો બઉ સરસ કયું કરોડા દોડી મટી જાય તમે ખાવું લાવજો એ ગ્રસ્ત ઘરમાં કાયમ જે ખાતો હોય અડદ ની ડાળ નો ખાઉ થતો દેવ નો સમ એમ મનમાં રહે છે આ કથા એવી છે શાંત બીલા એનું આ કારણ તમારે દ્રશ બઉ હવા દયા છે રાંધનારા ને બારે મહિના ક્યાં હળખા હોય કઈ તો હું ત્યાં નીચું થાય તો થાય પછી આવડે રાડ્યું નાખે ખાવું તો પડે અને ખાયો થઈને ખાવું અનેક પ્રકાર ના વૈભવ ભોગવવા એ નથી ગમતા નથી ગમતા આપડે ગમે ને સ્વામી કેતા નામ નલી તાવ આવે ટાઢીઓ ક્યાંથી ઉપડે માલિકાથી ઉપડે હવે એને બોલ બે ના વડો એવું પ્રાણી માત્ર ને મારી પંચ વિષય ની તાજવાય એના વિના એને રેવાતો નથી ભોજવા વિના એટલે ધ્રુજ હશે જગત આખું ભાઈ જેમ જેમ લક્ષી મળી તથા ભગવાન ના જે ઘણા અવતાર થયા છે એને એમ જાણીએ છીએ એ સર્વે અવતાર નારાયણ છે તો પણ તે અવતારમાં કપિલજી તથા સરખા જણાય પણ હારા છે કાર્ય માં ત્યાગ હતો અને એ ત્રણ અવતાર કરતા કોટી ગણું શ્રીકૃષ્ણ ને વિષય અમારે એક છે ત્યાં ત્યાગ નથી ત્યાં આખો ભાવો બીજો છે ત્યાગ ઉપર અભિપ્રાય સીધો અભિપ્રાય કેમ મારે તમને કેવો એનો વિચાર કરવું જરા કોઈ દિવસ શુદ્ધ વસ્તુ છે ને શુદ્ધ શ્રી કૃષ્ણ જે ભગવાન હતા એ શુદ્ધ તત્વ હતું બીજા અવતારો એ વ્યાપજી એ લખ્યા છે અવતારા સર્વિધા અવતાર છ પ્રકારો થાય એમાં કૃષ્ણ તું ભગવાન સ્વયં સ્વયં નથી ઈચ્છા વ્યાસજી ના અભિપ્રાય પ્રમાણે કરવામાં નહી હો આપડે અહીં શું કરીએ આ મોટો અવતર ના નો અવતર ઈ ગોખવા જેવી વસ્તુ નથી ખૂમડીવા જેવી છે ત્યારે ખૂમજવાની શક્તિ નથી જ્ઞાનધંદુ છે ને પછી નાનો મોટો કરે અને દ્રો થાય કૃષ્ણ ને પાછા જયારે ભૂમા પુરુષ પાસે ગયા અને અર્જુને સહિત શીત કૃષ્ણ શીત એટલે ધોળો કૃષ્ણ એટલે કાળો આ બે મારા મોવાળા કૃષ્ણ અને બળદેવ એ બેની ઉપર આપણે બરાબર નથી તો લઈ બધા જે વાત નો હોય તત્વજ્ઞાન તો બહુ ઊંચી વસ્તુ છે અને વ્યાજ જેવા લખી ગયા છે નિંદા કરતા છે આ ભાગવત ની કથા હું કરે એ બધા બરાબર જાણતા શબ્દ થી કઈ ઓળખાય માલ ને ઓળખો આ શબ્દ થી ઓળખાય તમે જઈશું અને આ સમાજ તો કઈ સમજતો નથી વિચારો જેમાં આ સત્સંગમાં દેખીયા ત્યાં પ્રસાદી બોલાવે ફૂલહાર કરે આ સ્વામી હારા છો સાધુ કેવો ઓળખ ભગવાન લેવો હમણાં નહી કમાલો અને એ ત્રણ આવતા કરતા કોટી ગામ શ્રી કૃષ્ણ અમારે હેઠ છે અને એમ જાણીયે છે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો અને બહુ સમર્થ છે અને બઉ મોટો થયો એટલે દાદા સૂર ન મારી બઉ મોટો કહેવાય ને એ મોટો નથી આ વાતો જ નહીં અને બીજા જે મત્સ્ય ભગવાન અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી અતિસારી નો ભેદ નથી સમજવા સમજવાનું છે પણ કોણ સમજ કેમ કેવું બહુત કાલ કરત સત્સંગ લઈ લેક પૈસા તરત હાથમાં આવે એટલે આપણા જ્ઞાન ધંધો ને આપડે કસવા પડે છે તમે બે હજાર એનો બહુ થાબડ્યું એનું કલ્યાણ વધારે થાય સમજી તત્વ ને પેલું નારાયણ એટલે શું તત્વ લઈજો બોલું કરવા તો જોઈ ને કરવા વધારે થાય પછી આ તો બરાબર હવે આ જે ગતાનું ગતિ જેવું આવ્યું એમાં તો કોઈ ના શકે આ મારો ના સારો ના સારો મારો આપડે બધાને રોકવા નથી જાતા હોય જવા તર નામે અને સહલાન સ્વામી પઢાર્યા પછી એવી આ બધું શાસ્ત્ર રીતે ચોખવટ કરીને અને હમજી જ્યાં થાય અને એવડા એ પાછા એને પ્રવર્તાયું કે થોડું ગામડાના લોકોમાં એક પહેરી દીધું ગયું કાળે કરીને પાછો પ્રવાહ ફેરવો છે હવે અત્યારે હિન્દ્યાવકાશ કોઈ ભ્રસ્તમાં ક્યાંય પણ ભૂલ્યુ કે હમ જેટ હોય બસ આ લેવા દેવા પ્રસાદ લેવો કરી કલ્યાણ થઈ છે અમારા કુટુંબમાં ફલાણા ના દુખ આવ્યું છે ચાવડા કરવા તો જ્યાં થાય ખબર હવે ક્યાં ભગવાન ને ક્યાં ખોડિયાનો મેળ ક્યાં મળવો હરિમ તમે આ વસ્તુ રહી ગયા પેલું બોલીએ તો નિંદા માન અથવા તો એને હું ના દેવ જવાય ને એવા દેવ બની એ બંને હજી પાત્ર હજી એકડો ઘૂંટો છે અને મળો એને ના ક્લાસ સર્ટિફિકેટ માગે હા એવું બાપ દાદા નતો હશે તું કરે તને મળે બાપ દાદા ગયા છે તને મળશે યોગ માં નથી લો આમાં મેળવે આ તો કરે એને મળવાનું ન કરે એને કાંઈ મળવાનું નથી શિક્ષણ વાંધો છે અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સરવે પર એક મોટો તેજ નો સમૂહ છે અને તેજનો સમૂહ અધો ઉર પ્રમાણે રહીત છે અને તેજ ના સમૂહ ના મધ્ય ભાગ ને વિશે એક મોટું સિહાસન છે અને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જોઈએ શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન છે એક મે પછી સત ની વ્યાખ્યા ખેડૂત જાણે કોવું હોય કોરું ઈ સત છે એને જમીનમાં નાખે પાણીનો સંબંધ એટલે ફૂલે સંસ્કૃતમાં ઉછીન્ના અવસ્થા કઈ હવે સતત હું એ જરાક નારાયણ નારાયણ ભૂલે અને તું પછી પ્રશ્ન આવે છે આ બધાની જાત બદલે સમજે કોણ પછી જે અહીંયા અવતાર લઈને આવ્યા બાપડ ઊભું આવ્યો એ પેલા નતા ભગવાન ઓછા વિચારો ના દીકરા એ કૃષ્ણ બરાબર નંદ જોગાના દીકરા તો બાપર માંથી એ પેલા ભગવાનજી ને દીધું ન્યા કોઈ બધું ઉતારતું જ નથી મારી કોઈ ન ઉતાર્યું નારાયણ વાસુદેવ શ્રી પછી અનંતના કહેનારા નામ પછી ગુણ અને રૂપ ની અંગે નામ આવ્યા પછી ભગવાન પોતાના સ્વરૂપ માં કઈ આકૃતિ લાવે દેખાડે ક્યાં ગુણ દેખાડ્યા એને અંગે નામ ગુણ તત્વ પણ એ તત્વ પાછું અવતારો માં બધે પણ વ્યાજ છે મહારાજામાં દેખાડે અવતાર નો ખેત તો થોડોક દેખાડે આપડે પણ હવે એ સમજી પણ શકે જોવા ગઈ કાનીંદામાં વયા જાય ને કાંઈ એકીકરણ માં વયા જાય ને એને ક્યાંક પહોંચાડી નહીં આપડે એટલે હું દાદા નથી અને સરસ આ તમારા ज्ञानी પુરુષો દરજા કરે પર ઈનિનાર રૂપમાં દરજા આપણને પરમ આપણને બમે પર હું નું કામ તને હું ઉપલબ્ધ્યો પર ના ના એની શું ખબર હે દરજા હા બથે મોયું એટલે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે અને તે સિંહાસન ને ચારે કોઠા થતા તે નારાયણ સિંહાસન જ્યાં શબ્દ આવે ત્યાં જેવો ચાંદી યાદા કરે એની દ્રષ્ટિ માં એટલે વિષય મયુ વૃત્તિ લાગ્યા થવી જોઈએ જો આપણામાં આવે તમે થાળ ધરો એમાં શાકભાજી બેજું હોય ને માહું હોય અને તરત સુગંધ આવી અને તમને શાળા આજે આપણે હારું જમ થાય એ ખાવું ગયો તમારા ભાગમાંથી પ્રસાદી નથી પછી જમીન સંકલ્પ વધી રહ્યા પછી પ્રસાદી ઈ ભગવાન જમતા હશે એ થો એને ભાવ દુષ્ટ કે ભાવ દુષ્ટ જે અનાજ એને ભગવાન જમતા જ નથી ભાવ દુષ્ટ એને શાસ્ત્રો લખે છે કોઈ ભક્ત હોય એવા જે મુક્ત્ય સહિત શ્રી નારાયણ એને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાન વિશે તેજ નો છે એને કરીને જયારે એ સભા સહિત ભગવાન ના દર્શન નથી થતા જયારે અમને અતિશય કષ્ટ થાય છે કષ્ટ થાય કરી ચિંતા તો અલગ ભાઈ વાત પણ એ વૃત્તિ કેળવી જાય કેળવાય ત્યારે અખંડ જો સંબંધ હોય તો કેળવાય જો આ સત્સંગ આમ ના હોય તો કેવું સાધુ આપો બેદી આવે એનાથી કઈ જ્ઞાન આ જ્ઞાન અને તેજ નો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી તો એ પોતાને રુચિ કારણ કે તેમાં સાકાર ભણું દેખાતું નથી વૃત્તિ ચોંટવામાં આકાર એટલે માયાના એમ જીવ પ્રાણી માત્ર જોખીને જ બેસી ગયા છે આકાર બને એ ભગવાનમાં ન હોય ગયા એટલે જ્યાં આકાર એમાં ભગવાન અને પાછું પોતે કઈ ઉડા તત્વો સમજતો ન હોય દ્રષ્ટાંતો પાણી ભગત તમારે જમુના દાસભાઈ બોલો છે ને ખરી ચર્ચા કરી જાય મને જો કઈ નથી આગળ આગળ હું એને ચાર સફામાં ઉતરું ખાલી એ નક્કી કરી રહી આપડે જોવા દઈ ખરે દર્શને કરીને અતિ સુખ થાય છે માટે અમારે એવી રીતે ઉપાસના છે ઉપાસના સમજવી એમાં કોઈ બી નિરાકાર મનાય જ નહીં જો એને કહ્યું તો સ્વામી વાતોમાં એ લઈશું જે મૂળ તત્વ નિરાકાર માને તો સો જન્મ સુધી સો જન્મ સુધી ગરભ માંથી કાપી કાપી કાઢે બાળો સાત ન કાઢે એ કોઈ હોય એટલું પાપત માં તો દુખાઈ ગયો નિરાકાર નિરંક હોય પણ એ વિચારા ને ખબર નથી નિરાકાર શું કહેવાય નિરંબે બોલવા શું છે